બધાડવું હવે નહી બગાડતા હવે નહી બગાડતો વર્ક વાલી વર્ક કરતા શીખ્યા પ્લે વાલી આપ ત્યાં કેવી રીતે જાઓ છો એનો ખ્યાલ આપી શકશો બેન કઈ જોઈએ નહીં આપના અહીં અહીં આપણો ઇન્ડિયનમાં રહે ને તો દિલ્હીમાં જનું થાય તો અહીં અહીંયા આવી હજુ જીવ આખો છૂટ્યો તો આવી ગયો ગેરીમાં એ વાતમાં